એની ભર ના નથી પ્રકાશ સ્વભાવ હવે એના સાથે આવું એક નારિયે ધરીયે તો પ્રકાશ શું કરે આ પ્રકાશ ન્યા કાળ થઈ શકે આ નારિયે છે નહી પણ આ પ્રકાર જ્ઞ થઈ શકે નહિ શું કારણ છે નહીં આ જ્ઞે છે એનો આકાર આકાર આ પ્રકાશ થઈ શકે નહી એનું શું કારણ કે મને તો આ જે આવરણ છે એ આવરણ પ્રકાશક નથી ને એટલે આવરણ અટકે છે ને ના આ જે ભૌગોલિક પ્રકાશ છે ને ભાષ્ય પ્રકાશ જે ભૌતિક પ્રકાશ તેને આકાર રૂપે નહી જોઈ શકે શું કારણ બીજી બાજુ સ્વામી બાજુ અંધારું હોય અને પ્લોટ નો પ્રકાશ તો કશું બાકી ના આવે ને સ્વરૂપે પ્રકાશિત કરેયાકાર થઈ જાય કેરી હોય કેરી જેવું થઈ જાય જમણું હોય જમુડ જેવું થઈ જાય પ્રકાર જેવો છે આપડા ભૌગોલિક જ્ઞાન થી જોયે છે ને આવા ઘટી જોયે છે ને એ પાસે પાછો ભાગ નથી ખબર આ પ્રકાર છે ને બધા ભાગ બે છે ને તેવા આકારે પોતે થઈ જાય જોડે બુ એક વસ્તુ જોઈ એક વસ્તુ પ્રસંગ કે વ્યક્તિ અને અમે જ્ઞાન થી જોયું તે આત્માના જ્ઞાન અમે જોયું તો ખબર ક્યાં નથી આત્માના જ્ઞાન થી અમને અને આ બુદ્ધિ ના જ્ઞાન લઈને અમે આ પહોંચ્યા અને આત્માની બેટરી લાગી એ ખ્યાલ કેવી રીતે આવે કે આત્માનો પ્રકાશ છે અમે શુદ્ધાત્માથી એવું કહીને કોઈ વ્યક્તિ કે પ્રસંગ ને જોવાનો પ્રયત્ન કરીએ તો પછી અમને ખબર કેવી રીતે આત્માના જ્ઞાન થી આ ચાર જોવામાં ઇમોશનલ ના કરે તો હા જે જોવામાં ઇમોશનલ ના થાય એ આત્માનો પ્રકાશ છે જે જોવામાં ઇમોશનલ થાય એ બુદ્ધિ પ્રકાશ છે બુદ્ધિ તો સ્થિર બુદ્ધિ વાળા માણસો ઇમોશનલ થયા તો જોઈ નથી શકતા આ ઇમોશનલ થયા બુદ્ધિ નો સ્વભાવ ઇમોશનલ કર્યા વગર રહે નહીં આવું કોઈલ કહ્યું નથી અક્રમ ના તો અક્રમ છે ને બધા બધે પોચ્યા છે બધા બધે પોચ્યા છે પણ આજે પહોંચ્યા નથી માટે આ કામ કાઢી લેવા જોતામાં કહે છે ને હજી કરવાની એ તો બધા છે હે ભગવાન દાદાજી ને રાખજો બધા કરે છે મારામાં હંધાય તો હું રીતે હંધાય છે હંધાય છે આ બધું જય સચિદામ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 તમારે આ બટન દબાવો નાન પ્રકાર થાય છું એ શુદ્ધ છે એ શુદ્ધ છે તમે મારું કેવા તમે બધા બટન બટન બધું નાખ્યા બટન દબાવો એટલી જ વાર તમે સમજો કે કર્યા કરો ને પેલો કરીને પછી થવા દે ને બધા પોટલા માં ખપી જવા દે બધા પોટલામ ખપી જવા જે પોટલા લાયા છે ખપી તો જવા દે બધા ખબાઈ નઈ જવા પડે પણ અને પછી જોતા જોતા ચાલો આખો દાડો એ રાખવો નહીં એકાદ કલાક પણ આખો દિવસ રાખવાનું ના છો બધો પ્રશ્ન તો બધો સુદયુક્ત ની જરૂર અથડામણ અટકાવવા માટે બુદ્ધિ થી તો ઇમોશનલ થવાય તમે ઇમોશનલ કે સવાલ તો સવાલ જ્યાં ઇમોશનલ થઈએ ત્યાં આત્મા પ્રકાશ જરૂર પડે ને આમાં તો એવું કેવું છે કે દાદા જરૂર પડે છે અમને વ્યવહારના કામમાં તો ચિંતાની જરૂર ઇમોશનલ અમે ત્યાં ત્યાં થઈ પડે ને તો કારણ એવું હોવું જોઈએ ને કે એક મિનિટ કોઈ કોઈ મજા પ્રોબ્લેમ લીધો તો તે પહેલા થોડો ગોઠવી અને પછી ફાયર હેન્ડલ કરીએ બુ લાવીને પછી કામ હા એ વખતે બટન ટાપતા જવાનું જયારે મહત્વના વ્યક્તિ કે પ્રોબ્લેમ આવે પછી એ આપડા બટન ફરી બંધ દબાય જીવન હે સંગ્રામ જીતવાનું છે સાંજે કલાકે પતું નથી સાંજે કલાકે પછી દવાની કારણ કે અક્રમ વિજ્ઞાન છે ને અક્રમ એટલે શું કે તમે આ જ્ઞાન માટે તમારી ભૂમિકા નથી અથવા આ જ્ઞાન તમને મળ્યું છે ભૂમિકા નથી કેવી રીતે મળે કોઈ કાણ વગર પુણે આ ઘણા પાર્ટી પર બેઠેલા બાબા બહુ ભૂમિકા તૈયાર છે આમાં કશું કરવાનું રહેતું નથી ખરેખર તો વધારે કામ કરવાનું રહેશે પછી હમ મારે દબાઈ દેવી બાજુ આપડે પુરસાદ ચાલુ છું એમાં આપડી લાગવત નથી ને કોકની દખલ છે છે તેથી તમારો ગુનો આવતો નથી હા તમે તમારું બટન શું દબાવી બેઠા છો અને નાખે તો હાથ મૂકી દેવું પડે ટોપડો ઢાંકી દેવું હોય ટોપડો ઢાકીએ પણ આપણે આપડો શું ઉપયોગ છે આ બધી દખલ છે તે દખલ એક ધારો અંત થવાનો છે ઉપયોગ જીતવાનો છે કોણ હા અમારે અમારે જેવું બન્યું છે તે જ તમને કઉ છું અનુભવ જ્ઞાન છે મને એવી રીતે પચ્યું એ બધું થયું તે જ તમને કઉ છું પછી આવે બીજું શું વાત તમને સમજાય છે ચંદ્રામ કે બધું પાર આ જ્ઞાન ક્રિયાકારી છે ક્રિયાકારી સૌ ને એમાં પ્રજ્ઞાશક્તિ નું જ કામ છે આ ક્રિયાશક્તિ પ્રજ્ઞા શક્તિ ની શક્તિ આત્માની એક શક્તિ કામ કરી રહી છે એને શક્તિ ધંધો છે કે જેમ જેમ કરી પ્રજ્ઞા ઉત્પન્ન થઈ ત્યારથી એને તેમ કરીને મોક્ષે વહેલી લઈ જવું એટલી જ એને કામ છે શું છે અને અત્યાર સુધી તકિત કઈ શક્તિ હતી ત્યાં અજ્ઞાશક્તિ હતી શું એનો શું ધંધો ન જવા દઉં અમા એનો ધંધો હતો હવે આના માંથી આપણે એ પેલે હાથમાં આયા આવી એ તમારી તૈયારી જોઈએ એ તો તૈયાર જ છે હવે તમને લઈ જવા માટે તૈયાર તમે તો કદી બધા હેલ્પ કરો એમને પૂછશ જો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 એક નામ છે બધી જાતના સંયોગો ભેળા થાય અને એક ખૂટતો હોય ત્યાં સુધી વ્યવસ્થિત ના કહેવાય એક છેલ્લો ખૂટતો પૂરો થાય વ્યવસ્થિત અને એટલે કામ થઈ જાય શું કહ્યું એક જ સંજોગ ખૂટતો પંદરમી જૂન આવી હોય પંદરમી જૂન રાદડો આવ્યો નહી બનતો હોય તમે સ્ટડી કરેલો થોડો તમે ખેડૂત છો થોડો થોડો સ્ટડી કરેલો હોય ને ખેડૂત ના પેક્ષા છે ને જમીનદાર માણસ એક્ઝિર છે તો આજે પણ પેલા જમીનદાર માં પણ વિચાર કર્યો નઈ ક્યાં કરતો ગયો પછી આપડે લોકો કહ્યું મેઘ રાજા કુમાર બાપ મેઘરાજા કોઈ રાજા આવ્યો એટલે લોકો વિચાર બંધ થઈ ગયું ને કેટલાક લોકો ભગવાન કરે છે એટલે આ ના આવ્યો ત્યાં પછી ભગવાન ની ગઈ ભગવાની ઘેર થી અહીં બધી આવ્યો અહીંયા મકાન નાય તમે દેખો ખા કે દાદા પાછો ચક્કર ના કેવું આવે આટલા સુધી આટલો એવું આ ભગવાન બધા દસાદ એવું હું વિચારા ભગવાન વખાવે છે આમ વખાવે છે બધા આશા રાખે છે વાદળ આવે એટલે વધારે રાખે ને વાદળ પછી પવન આ સરસ હોય તો આચા રાખે ને પછી જીભ જીવ ધબકાર મારતી આશા રાખે જો એટલે મોકલે આપ ક્યાં દિલ એપ્લિકેશન મોકલે જો ખેડૂતો એપ્લિકેશન કરો આવો હા એપ્લિકેશન કરીને અરજી વિરોધ હોય તો એ ગોઠે એવું નથી પણ તેનો હિસાબ કરવો જોઈએ અરજી નો ભાઈ પ્લસ માઇનસ કરી બધા ભેગા થાય શોધી કેવું અને તમારે પછી બહાર પડ્યો સરકારી ઓફિસરો ને તમારું આવ્યો હોય તમારું નોકરી જતો હોય મનમાં ભાવ થાય નોકરી સરકાર નો સીમેન્ટ જતો હોય મનમાં ભાવ થાય ને હું તો તમે શું જોયું એટલે કે છે ભગવાન બોલો આવે શું એટલે સાયન્ટિફિક સરકમ છે એવિડન્સ મળવા બહુ મુશ્કેલ છે તમે જોયું રાત્રે જતો રહ્યો પડ્યો પડ્યો પડ્યો અહી માધેજી ને દુબાય છે તે લક્ષ્મ લેવાય છે હિન્દુસ્તાન લોકો માધેવજી ને દુબાડે છે મહાધેરજી છે ગુનો વિચારણ મારુતિ ને ખરાબ લાગે એ લોકો વિચારતા નહિ પાર કેટલું ખરાબ લાગે તો નથી એકાદ ચક્ર આવું સુખાયું હોય અને પડી ગયું હોય તો આ લોકો ઘૂગરાવાથી એ જ્ઞાન થઈ ગયે જે હિન્દુસ્તાન ના બુર્ખા ઓટોમેટિક જેવી શબ્દો આ સહયોગ ઘેરા થવા સહયોગ ફૂટે નહીં બધા સંયોગો છે હું ઘણા ખરા કોઈ વાર વખત અમદાવાદ બહુ સઘન પડ્યો હોય પછી જરા છતા પડવા મળે ને એટલે મને મનમાં એમ થાય કઈ આવ્યો જો પણ તારે અને આપડા લોકો તો આવ્યો આ અરે અતારા કઈ આવ્યો અસારા ઉત્પન્ન થયું આ કેટલો તાક આવશે તમે ભાવ એવા નહીં આવેલા બધા રાખેલું હોય પણ જો છત્રી વખત ગયો હોય ને માર્કેટે તો તડવા મળે છે બંધ થઈ જાય સારું હમણાં જતા હોય બંધ કરું છું ચક્કર પડવા દે ઉપર અમે પડવા દઈએ અમારે આ જે ભાવ છે ને તમારી માફક પાછો કેમ ચલ અને આવે અને પાછું ઉઘારી છે તમે આગળ પોતે જગ્યા આપણે બંધ થઈ જાય વાન થયું સર આપડે એક ભાવના હતી કે આપડે સારું તો પછી એની ટાઈમે ગમે તે થવા દેવાનું તમને કેમ લાગે પણ આ પ્રકૃતિ ભાવ થી ચાલે છે ને બધી ભાવ જ વસ્તુ છે આ જગત માં બીજી વસ્તુ જ નથી કોઈ વાસ્તુ જ ભાવ છે એ તો આ ક્વાર્ટમાં એવું કરવામાં આવશે અહીં દક્ષિણ પુરાવે ક્વાર્ટ માંગે છે ક્વાર્ટ માં દક્ષિણ પુરાવે ભાવ શું એટલું જ જોવા મળ આપડા ને ક્યાં બાપો અને છોકરા ભાઈ એટલો ગુસ્સે થઈ ગયો નલાયક માણસ માટે કેટલું બધું પોતાની જાતની પર પોતાની જાત કરોકરા પુનૈ માટે શું છોકરા ના ટૂંકને માટે પોતે સંઘર્ષ અંજાય દરેક દરેક પ્રકાર ના ક્રોધ પાપ જ કોઈ છોકરા બોકરા માટે ક્રોધ કરો છો શું કહ્યું તેનું કોને બંધાય કાયદો હાથો છે અને અહીં સંસ્થાના લોકો શું કે છોકરા પર ક્રોધ કર્યો છોકરા પર અભ્યાસ જ મળ્યા કરે મળે ના મળે આંખ રોજ કેટલો કરે પણ છોકરા હીટ માટે કરે છે જો આંખ ના બગડી ના બગડી તેને કશું જ ના થાય આંખ ના બગડી તેને કશું ના થાય પૂછ્યું છે ખબર સાડા આઠ પગડવા ના દેવી આઠ બગડવા ના દેવી તબક પડી ને આઠ બગડવી પ્રતિગ્રામ કરવું